માર્કની લખેલી સુવાર્તા એનો આઠમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય આઠમો તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણા લોક હતા ને પાસે કંઈ ખાવાનું ન હતું ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે લોક પર મને દયા આવે છે કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો રસ્તામાં તેઓ નિર્ગત થઈ જશે વળતીઓમાંના કેટલાય દૂરથી આવ્યા છે તેના શિષ્યોએ તેનો ઉત્તર આપ્યો કે અહીં રાનમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે અને તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કેટલી રોટલી છે અને તેઓએ તેને કહ્યું સાત અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો અને સાત રોટલી લઈને તેણે સ્તુતિ કરીને ભાંગી ને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી અને તેઓએ લોકને પીરસી અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી અને તેણે તે પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું અને તેઓ ખાઈને ધરાયા અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી અને ખાનારા આશરે ચાર હજાર હતા અને તેણે તેઓને વિદાય કર્યા અને તરત પોતાના શિષ્યોની સાથે હોળીમાં બેસીને તે દલથાની સીમોમાં આવ્યો અને ફરોશીઓ નીકળી આવ્યા ને પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માગીને તેની સાથે વિવાદ કરવા લાગ્યા અને પોતાના આત્મામાં ઊંડો નિશાસો મૂકીને તે કહે છે આ પેઢી નિશાની કેમ માંગે છે हूं तमने खचित कहू चु कि आ पेढ़ी ने अपाशे नहीं। अने अपने ने अच्छा मुकया ते पाचो होड़ी में बैसी ने पे बार गय रोटली लावा भूली गया होी में एक करता वदर रोटली नती आज्ञा आपी के जोजो फरोशियो खमीर थी तथा हेरोजना खमीर थी सावधान रहो अंदरो अंदर संवाद कर કહ્યું કે આપણી પાસે રોટલી નથી અને ઈસુએ જાણીને તેઓને કહ્યું કે તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો હજી સુધી શું તમે નથી જાણતા ને નથી સમજતા શું તમારા હૃદય કઠણ થયા છે તમને આંખો છતાં શું તમે નથી જોતા અને કાનો છતાં શું તમે નથી સાંભળતા અને શું યાદ નથી રાખતા જ્યારે પાંચ હજારને સારુ પાંચ ટોટલી મે ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી તેઓ તેને કહે છે બાર અને જ્યારે ચાર હજારને સારું સાત ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી અને તેઓએ કહ્યું કે સાત અને તેણે તેઓને કહ્યું શું તમે હજી નથી સમજતા અને તે બે જ આવે છે અને તેઓ તેની પાસે એક આંધળ લાવે છે તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે અને આંધ્રાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તું કંઈ જુએ છે અને ઊંચું જોઈને તેણે કહું કે હું માણસોને જોઉં છું કેમ કે તેઓને ઝાડોના જેવા ચાલતા જોઉં છું ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા અને તેણે તાકીને જોયું ને સાજો ને સઘળું સ્પષ્ટ રીતે જોયું અને તેણે તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ પેસ તો ના અને ઈસુ થતાં તેના શિષ્યો કૈસરિયા ફિલિપીના ગામોમાં ગયા અને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું એ વિશે માણસો શું કહે છે અને તેઓએ તેને કહ્યું કે કોઈ કહે છે કે તું યોહાન બાપ્તીસ્ત છે અને કોઈ કહે છે કે તું યલિયા છે અને કોઈ કહે છે તું પ્રબોધકોમાનો એક છે અને તેણે તેઓને પૂછ્યું પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો પિત્તરે તેને ઉત્તર આપ્યો કે તું તો ખ્રિસ્ત છે અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કંઈ કહેવું નહીં અને તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી ત્યાં મુખ્ય યાજકોથી શાસ્ત્રીઓથી ના પસંદ થવું ને માર્યા જવું ને ત્રણ દિવસ પછી પાછા ઉઠું એ જરૂરનું છે घाड़ी रीते बोलो पित्तर तक एक बाजू लाई जाने ठपको आप पा लगे पाचड़ फरी ने तथा पोता शिष्य ने जोई पित्तर ने ठपको आप कि शैतान मरी पछवाड़े जा केम के तू देवी बात पर नही पाणसों की बात पर चीत लगाड़े शिष्य सुद्धा लोग ने पे बोला कहू कि जो कोई मरी पाचड़वा चाहे તો તેને પોતાનો નકાર કરવો ને પોતાનો વધચકીને મારી પાછળ ચાલવું કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે અને જે કોઈ મારે લીધે તે સુવાળતાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને સો લાભ થાય વડી માણસ પોતાના જીવનો સો બદલો આપશે કેમ કે આ વ્યભિચારી ત્યાં પાપી પેડીમાં જે કોઈ મારે લીદે ત્યાં મારી વાતોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે